વિશેષ પદ માં બોજો આપડે બોજા રહી મુક્ત રહેવું શું આપડે આ બોજો શું કરવો બોજો માથા પર મૂકવો કે ઘોડા પર મૂકવો તમને કયો પા પેલા ગુરુ ખરાય હા આપે કહ્યું ને ગુરુ ખરાય પેલા હા એ દાદા સમાજ ની અંદર આ વ્યવહાર વ્યવહાર માં સમાજની અંદર જે કઈ ચોખ્ખો માણસ હોય છે એ કામ એકદમ એકદમ ઉકેલ થયા જલ્દી ઉકેલવા મળશે પણ થોડી ઘણી સરળતા હતી હા થોડી ઘણી સરળતા હતી સરળતા કેટલી બધી સરળતા તમારી પાસે કોઈ પણ માણસ મને એવું થયું તે વખતે દાદા પાસે આવનાર માં દાદા પાસે તે જ આવી શકે છે કે જેનામાં થોડી ઘણી પણ સરળતા હોય હા બાકી ના હોય ના સરળતા અજ્ઞાન કેવું કે હવે બોલ ત્યારે ભગવાન ક્રિયે તોડી ગયું હવે સમતો કે માનું નહી કહેવું એટલે પોતાને સમજાય ને ચોર પછી છોડે નઈ ના ખરા માણસો હતો રસ્તો હતો પાછો સિંગડા બીંગડા બધા ઢીલો પડી જાય એટલા સિંગડા લઈને ઉડતો મને આવું ઝીગડું બીજું એટલે સિંગડા બિંગડા ઢીલો કરી નાખું કરવું પડે ને તો ના તો પહોંચી જાય નઈ ચિંગે કારણ કે અજ્ઞાની માણસ ને કોઈ કાયદો નહિ ને કોઈ કાયદો જ નહિ ને એક પટેલ કે છે તમે તો બહુ ગુરુ થઈ બેઠા કે છે ના ભાઈ હું તો ગુરુ થતો સાહેબ મોટા હતા જો બહુ બોલ બોલ નાખીશ સાહેબ ને તાળા મારી દેશે એના સાહેબ મોટા માળા હતા દુનિયા છે ને જાત આપવો પડે ને દે રે શું કયો તો કઈ અક્ષર થી બોલો ને ખરા કઈ બોલ્યા ત્યાં આવું કેમ બોલ્યા આવું કેમ બોલ્યા આવું કેમ બોલ્યા તારું પડે જવા કીધું બગડી જાય ઉડતા હડી જાય હડી જાય શું કયું આપડે બા નું આપડે બા નું હુકડ જેવું શરીર હતું નથી એવું નથી સંસ્કારી માતા ને પેટે સંસ્કારી બાળક જન્મે છે બાળક જન્મી છે અને પછી એ સંસ્કાર પ્રગટ થાય છે આપણા લોક તો કે છે બાપ ક્રોધી હતો છોકરો ક્રોધી થયો ઘણા છોકરા એક છોકરો થાય બાપ ને કે છે આ મારો ક્રોધ તો તમારા લીધે છે તમે ક્રોધી એટલે તમારો પોતાનો બધો સામાન લઈને આવ્યો હોય તેજ પ્રગટ થાય પોતાનો સામાન લઈ ને આવ્યો તે પ્રગટ થાય ગુણ સારા સંસ્કાર લઈ ને આવ્યો હોય એને એવું ખેતર હોય ને સારા સંસ્કાર વાળું સારા સંસ્કાર લઈને આવ્યો હોય થાય એવા વાતાવરણ હોય એટલે બધી મહેનત કરી ના પડે બધું સંજોગ મળી આવે એવું હોય જે પ્રગટ થવાના સંસ્કારો હોય એને અનુરૂપ વાતાવરણ હોય આજુબાજુનું વાતાવરણ પણ એવું હોય કે પેલા સંસ્કારો પ્રગટ થાય વાતાવરણ વાતાવરણ બધું એવું વાત કર્યા હોય ને જીવ કાકા છોકરા હોય પેલો વાતાવરણ જુદા પેલો ઘે અપમાન સહન કરવા પડતા હોય જો અપમાન કરતા હોય અપમાન જોયું જ ના જોયું જ ના હોય કારણ કે આ માલ પેલા એટલે સંસ્કાર હોય બધા ઘટ જુદી જાત ના થયેલા આજુબાજુ પેલા નું સર હોય કાકા અને જેને માન ના મળતું એના માન થયા કરતું હોય એ મનમાં નક્કી કરે કે માન ની ટોચ ઉપર જવું મોટ મુખ ની વાત કરવા દે માન ટોચ પર આપડે આ બધા લોકો કબૂલ કરે એવું માન પ્રાપ્ત કરું છું એ નિ નાખે સારો થાય બધું થાય પણ એની ભૂખ ના જાય માન ની ભિખારી પડે નરપા જમીરાયેલા હોય જમ્યા હોય જમ્યા હોય અપમાન જમ્યા હોય ત્યાં પેલું જોઈએ શું એટલે ભાગ્યે મેં કોઈ વખત અપમાન જોયું અપમાન નહી જોયેલું અપમાનમાં કોઈ અપમાન ભાઈ તો મોટા ભાઈ એટલે કે ફાધર નહીં કહ્યું મધારે કોઈ નહીં કહ્યું બીજા કોઈ નહીં અપમાન જોયેલું નહીં બાર તો આવો આવો જ જોયો આપે આ બધા ને બઉ ગુડ રહસ્ય કીધું હે આ દરેક ની વૃત્તિ ને તપાસવા માટેનું ગુડ રહસ્ય આપે બતા રહસ્ય દરેક ને પોત પોતાની વૃત્તિઓ તપાસી લે આ રહસ્યો પરથી એ તો મને પોતાને એમ જ કેમ આ ભૂખ નથી કોઈ જતી ભૂખ છે જયારે જયારે જે ઉમર નો થયો તે ઉંમર માન માં છે અપમાન જગ્યાઓ થોડી ઘણી થઈ ત્યાં ઘર માં બ્રધર અને બાભી તર બ્રદર મોટો કેરાય મોટી ઉંમર એ તો વડે જ ને આવે બાકી ફાધર વડ્યા નથી ફાધર ને એમ કે વડે એના જન્માક્ષર તો વડે પણ ભાભી શીખવાડ્યું બૌ વડ્યા પણ શીખવાડ્યું બઉ લડ્યા વધારે લાવના રે નિમિત્ત એટલે મને તો યાદ આવતું હતું કે ચલો નો આપડે હરકું છે નસી મહેતા ને આપડે ગુણ માનવા જેવો છે પછી અમારે ભાભી કહ્યું બધું રામાયણ પૂરું થયા પછી કે તું બધાને એ કરી દીધું ઘણા બધા પુરુષો ને કરી નાખેલા પણ તમે એકલા વિદ્યા તમારી પાસે આવે તમારી પાસે ખરી શીખ ભાગી હશે ચારિત્ર ઊંચું એટલે મને માન બઉ આખા ઘરમાં ચારિત્ર બહુ ઊંચું થયું ભાભી નું ચારિત્ર એટલું બધું ઊંચું થયું તીસ વર્ષે પણ ત્યારે દ્રષ્ટિ છે ના થાય પુણ્ય કે ચારિત્ર આકાળ માં ચારિત્ર એટલે મને માન બહુ વડે તો મારા મને એમ કે હવા ભી મળે નઈ ને નહી તો સાંભળ્યું પડે ને આપડે બધું હોય યાર પણ પેલા મેં કહ્યું કે ટૂંકમાં અપમાન મળ્યા ને નાનપણ માં તો ભૂખ ગુરુ થવાની બહુ ઈચ્છા ભૂખ હોય કૃષ્ણ ના અવતાર માં નઈ આગલા આગલા અવતારમાં તો એમને સાથે નિહાળું કર્યું હતું કે આખું જગત મને પૂજાય સમજવાનું કે અહીંયા આગળ માન થી ધરેલો હોય તો મતગઢ ના હોય તો આ માન તોય આ જ્ઞાન થયા પછી માન અટકી ગયું ને પેલા તોય માનતો ઉભરાતું મનમાં એજ ખાવાની ઈચ્છા બીજું કોઈ ખાવાની ઈચ્છા નઈ એ હોય તો આખું બધું ચાલે હારું માને ગુણ એક દરેક સારો લોભ નાખે હે ને લોભ ના કે ના હોય ને એને અર્ધો ભગવાન કેવાય છે શું કેવાય છે લોભ ના હોય લોભ ના હોય ને અર્ધો ભગવાન કેવાય છે લોભ ના રહી ને આ બધી ગમે તેવું હોય ને ગમે તેવું હોય તો લોભ નહીં ચલાયલી વાત કારણ કે મોટો રાજે ભોગવેલો એમ હવાજ નહીં નીકળ્યો છે ને તપ મોટે લાગ્યા કે રાજમાં કોન્ટ હોય કે તાજે કોટાળો હોય ખરું ને યાર્થ દર્શન કરવું છે એવું જંખન તો ખરું ને યાર્થ દર્શન કરવું છે એવું જંખન તો ખરું ને નાખી ના દેખાય આપડે કઈ દેસ નતો હોય તો સારું એવું એવું ના થાય કે દુબામ થી લાડી આલ ગોમ નિર્વાદી દજા થતી હે તો એ દર થા દેને નિર્વાદી કિસા દે જોય દેન ઉપાદી કોણ ઓરે ના દે સંકોણ તો મે સિલેસ મтираક કરા હમ આપડે અપવાદ છે આપડે અપવાદ છે આ તો બેઠું છે લોકોને અમે કહીએ છીએ ને એમની રૂબર આ બધા રૂબરૂ કે ભાઈ અમે આ બધા શિષ્ય છે ફરામારા નહી કેતા છેવટે ભૂતગળ છે વિદેશ છે અમે બધા પુદગર્ની બહાર છીએ શ્રી ગાય પુદગર્ની બહાર છે બધા પુદગર્ની બહાર છીએ બસ આયે પુદગર્ની જાતા અમે તો આટને દે કે દર્શન દે જ다가 કે એ વો યતાર તો દર્શન કે પુદગર્નો જેમ છે તેમ દર્શન છે હા માટે માટે પુદગર્ની બહાર છે જેમ છે તેમ છો ને જગત પોષાયું નથી કેમ પોષાયું અમે કહીએ છીએ કે હજુ જગત તો અજ્ઞાને પુરુષ સમજ્યું નથી ભૂતગલ પુરુષ સમજે એનું તમે અજ્ઞાન સમજો કેવાય અને અજ્ઞાન સમજો બાકી અજ્ઞાને પૂરું સમજે લોક જાય છે કે જ્ઞાન તમે ઘણી વાર એવું કહો છો તા આ જગત ને સંસાર સી રીતે પોસાયો છે આ જગત ને સંસાર સી રીતે પોસાયો છે હા સી રીતુ કેવી રીતે નિર્બો સમજી સમજી બાલા પર સુઈ ગયો પણ પેલા ને હું લાગે ત छो बारेत्रीना तीर्थंकर पर्वत पर पहाड़ों पर क्या विचरे तीर्थंकर पर्वत ने पहाड़ों के વિચરતા કેમ ત્યાં એક ત્રેવીસ માં ગિરનાર ઉપર ગયા એક ગિરનાર ઉપર ગયા ને આ ભગેડા ક્યાં દંડ પરિસાબ હોય ભરતા છે ભર્યા પછી ચિત્ર અહીં ભયું અમુક જી ગયા તીર્થ ભૂમિ કહેવાય તીર્થ ભૂમિ કહેવાય કારણ કે એમના ભમેડ્યા ને આપડે ભગેડા ના કહી શકીએ એમના ભગડ્યા ના ભગવાન કહીએ ભગવાન ભગવાન કારણ કે ભમડા ભગવાન જેવા ભૂમવાડો લોકો ને દહાળા છે તેને ભમેડ્યા નહીં કેતાડે ભમેડ્યા કહે આ તો ચિંતન કર ભગવાન ગુજરાત માં તો આપણે આપડે માનવાનું કઈ ખોટું કેનાર આવું ના બોલે સાતેક ટકા છે સો ટકા શુદ્ધાર્થમાં કાપરી કાપરી એટલે પ્રતિ અને અનુભવ માં થોડુંક જાય પ્રતિ હોય ત્રણ વાર અનુભવ તો હોય ને અનુભવ કાપરી પ્રતિ બે ફાડ જુદી કહીને બહુ મોટું માન્યું છે આ જઈ જઈનો છે એમને કહ્યું છે ને એવું જો બોલેલું ગતો થઈ ગયા એ પૂરા પૂર્ણ ભગવાન એ ગોતો નથી કૃષ્ણ ભગવાન જેવી દશા કેવાય ટકા હું આત્મા છું એટલે સો ટકા હું આ નથી એક બાજુ આમ છે આ બાજુ નથી શું કહો તમને એટલો બધો લાભ ના થયો નઈબા તો આઠ સિત્તેર ટકા હશે ને વધારે હાથમાં ના કહ્યું શું છે આ કઈ મારો હાથમાં નહિ કહેલો હાથમાં હું શું માલ જેમ છે એ માલ મને લાગ્યો છે મારું શું મારું શું લોકો મને ક્યાં બધું છે મારું જ છે રાહ પણ જયારે તાર તીર્થંકર ભી લીધેલો હતો માલ તક એ તીર્થંકર નો માલ હતો ના એ તીર્થંકર આગળ તીર્થંકર લીધેલો હતો પસંદ હોય પસંદ હોય લાવે લાવે ઘર ના જે કેદર ને પસંદ હોય એ ચાવે પાછા કેદર ને પસંદ હોય એ ચ આવે પાછા આપડે કઈ તમે જે લાવો એ લાવજો પણ આપણને પસંદ હોય અને આપડે ના કાર્ય લાગે મોલ બગાડે રોજ એમનું કયું કરાવડા રોજ એમનું જ કહેલું કરાવડા મારું તારું છે જુદું જ છે જુદા જ બેઠેલા હતા એટલે ઓળખી દેજો સાવર થઈ જજો બે ને ક્રોધ પ્રકાશી એટલે આપડે ઠંડા હલગી જાય એક ગાતે જ આપણે દિવાળી રહીશું અમલમાં લેતા નહીં ભરતા નહીં એક સાવધાને જો પૂરું પડવા તૈયાર થવાનું સાવધાન એટલે કર્યા પછી મે મહારાજ આ તમે દર્શન કર્યા એ બાજુ દક્ષિણ દિશા છે ખબર નઈ ને ક્યા છે દુનિયા કરે કોણ પૂછનાર કોણ એને પહેલા એકલા પડી છે ના થાય ને આવું આવો બધું વિચાર કરે તો પર આવે ને એવો બધો વિચાર કરે તો પર આવે એવો બધો વિચાર કરે તો પર આવે પંડિત ઘી લેવા ગયા હતા ઘી લઈ ને ગરમ ગરમ ગરમ ગરમ ઘી લઈ ને તપેરીમાં આવતા પછી બ્રેન પંડિત તપાસ તો કરો આપડે પછી આમ જોયું તો ઘી ના આધારે પાત્ર નથી પાત્ર એવું નક્કી થઈ ગયું પાત્ર એટલું રેડું પાત્ર અક્કલ નાથ ને નાથ ગીત ધોઈ ના તને શું ખબર પડે હું પંડિત ના જ્ઞાન માં હતો કે ये केंद्र में गर्मी सखना सरबस दा दाल पान सुखी है ये ना क्लीन सखना देवी तगना करवाता इग्रि सरवर सर 34 पर्सर इग्रि सर पहली स्पर्शेंद्र सर सारी सरना पर यो मुद्दा दुनिया मेंला है भाई अपवाद है ना भाई वो થાય ન શાંતિ એટલે પણ ભજન એટલે પૈસા જો એ પૈસા પાન ના આપતા હોય તો પછી એનું કામ માં શું છે હવે કઈ ભજન ની જ કિંમત એવું ના હોય ભજન શબ્દ આવ્યો પણ ભજન તું કોને ભજું છું કેટલાક તો ભ્રાંડી દેવી તરીકે પૂજે છે આશીર્વાદ આપે છે આશીર્વાદ આપે છે હા આપે શાંતિ નનપણ માં જોયેલી જોયેલી શાંતિ હેપી મોટી નાનપણ માં ભ્રહવાની ક્રિયા એ જ શાંતિ ને તારે શાંતિ નથી નઈ ભગવાન નું ભજન વધારે કરાય એ માટે પૂછે છે શું ભગવાન પાપ એટલું ઓછું થાય ભગવાન નું ભજન વધારે થાય માનસિક કરવું હોય કે ના કરવું હોય પણ થઈ જાય ને ના કરવું તો પાપ શે કહો છો જુઠ્ઠું બોલવું આની કરવી જુઠ્ઠું બોલવું આની કરવી નીતિ પોતાની ભાષાની ને વખત સારું બિઝનેસ જ છે ધંધો માછના માર ધંધો નથી હોતો આપડે અનીતિ કહીએ નીતિ છે મતભેદ થાય છે કોક વાર થાય વાંધો નથી આપડે આર્ગ્યુમેન્ટ કરીએ કે હમો કરે બંને જવા થાય બંને જવા કરે આપણેનો બે જીધી એટલે ઉપયોગ તો કરો ક્યા આગળ ક્યાં આગળ ઝાડ મોટું હોય ને આ સંસાર વ્રક્ષ છે શું છે તો આનું મૂળ ક્યાં આગળ છે આપડે મૂળ જો કાઇ નાખીએ ને બધું કઈ જાય પછી પાંદડા કાપક્યાપ કરીએ દાળા કાપક્યાપ કરીએ ફરી ફૂટી જાય આપડે આગળ એ જ કર્યું છે મૂળ માં ધોરી મૂળ માં હિંગ મૂકેલી છે આપડે એટલે ઝાડ બધું પાંદડું કાપ્યું નથી દાળ કાપ્યું નથી જગત ના કેટલાક ધર્મ વાળા પાંદડા કાપક્યાપ કરે છે કેટલાક ડાળા કરે છે કેટલાક મોટા ડાળો કાપે કેટલાક થળિયામાં પણ ફૂટી જ નીકળે છે આવું તમારું પછી સરવાન સાહેબ કેવાય નઈ ના કેવાની વાત બાકી ભગવાન ચોપડવાનું એટલે ભૂલ થાય છે આપડી લોકો ચોપડવાનું પી જાય શું થાય રાવજીભાઈ લોકો કે ખોટી વસ્તુ નથી લોકો મૂળ વાતમાં ફેર પલટો થઈ ગયો ભગવાન તો સર્વામ છે સંપૂર્ણ પ્ર એની ઉપર જે પડદો છે એની ઉપર આવરણ છે તેમાંથી એક સર્વાંશ ભગવાન હોય તો પછી આવરણ ક્યાંથી આવ્યું ના સર્વાંશ ભગવાન ઉપર આવરણ આવરણ તો આપડે અહિયાં આગળ જ્યાંથી ઊંઘ મારું થયું નહીં સાયન્ટિફિકલી આવરણ આવ્યું છે अना धर्मो छोड़ता नहीं गुणधर्म से छोड़ता बे रहता तीजो तीजो एक विशेष गुण उत्पन्न विशेष गुण બે હાથે જે ગુણ પોતાના છે નહીં એવો ગુણ એક ઉત્પન્ન થઈ જાય છે તેનાથી ક્રોધ માર માં ઉત્પન્ન થયા તેના લીધે અહંકાર થયા ગાળું ચાલી થયા એ બે છૂટા કરે બે થવિયે તો એ ઉડી જાય પણ એવું કયું છે ને એટલે ભેદ પાડી દે છે અનાધિકાળ થી અવાજ છે અનાધિકાળથી એ બે નહિ છ તત્વો છે બધા છ તત્વો રમાણ કરી રહ્યા છે ઇટરનલ છે બધા છ ઇટરનલ છે રમણ કરી રહ્યા છે અવસ્થા બધી વિનાશી છે શું છે અને એના ગુણધર્મ અવિનાશી છે શું આ વ્યતિ ગુણ વિનાશી છે શું છે જે ક્રોધ માર માં જોડે હોય અને ધરના હોય તો આને આપણે મારીએ તો ગુસ્સો કરે શું આનું લોકો એ આ વિજ્ઞાન થી ઉભું થયેલું જગત કૃષ્ણ ભગવાન કહ્યું છે એ રીતે ત્યારે લોકો ભગવાન ને વિશ્વ રચવાની ઈચ્છા થઈ કે લીલા કરી કે લીલા એટલે ભગવાન ની કિંમત જે અમૂલ્ય તે લીલા કરીને રામ વાળા બનાવ્યા આ લોકો રામલીલા વાળા બનાયા લીલા રો આમ લીલા વાળો કરીલા કરતા રમત વાત છે ભિખારો મૂળો કેવાય જગત રખવાની ઈચ્છા હોય ઈચ્છા વાળો ભિખારી કેવાય મને મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી તો નાની પૂછતું ભગવાન ની કેવી